નથી મોટી જવાની કોને નો હોય કોને શાંતિ થાય એવી રીતે થાય છે આપણે કહીએ છીએ તો આ દવા નો પડે ઠંડક થઈ જાય એટલી જ દવા માંગે છે આજની તાત્કાલિક શાંતિ માટે અને આપણે કોઈ મોખ માગે નહી આપણે આગળ જે દેવાલીઓ ને કુટુંબો જ્ઞાતિઓ જેને ઘેર થવા મળે છે એટલે વિદ્યા કહેવાય બુદ્ધિ બુદ્ધિ ખુશ સમજે અને આપણે તમારે જઈને મશીનરી બચીનરી પણ નહીં પડે લક્ષ્મી ક્યાં મળે છે મોક્ષ ભણી હોય જે બુદ્ધિ એ મોક્ષ ભણી જે બુદ્ધિ હોય જે બુદ્ધિ મોક્ષ ની કરે મોક્ષ માટે ઈચ્છા કરે એ તમને એ જ્ઞાની વૃદ્ધિ પાસે બેસે થાય તમને બુદ્ધિ ઉત્પન્ન થાય મોક્ષ ની કોને ઈચ્છા ના અંદર રડે અને આ લોકો બહાર રડે દુ એ અંદર બહાર આ બધું આ બધું કરતા બધી બાજુ બફાઈ રહ્યો છે બફાઈ રહ્યા વધારે તમારે પહેલા એવા હોય ને સિમ્પલ ના હોય તમારું લાકડા ના આપણો ખડકો બે બાજુ રાખે આ બાજુ આપડે બાજુ ભાઈ બહાર નો બહુ ભાઈ એ કરી हमारा हमारा हैं हम छे है प्रेमजी गोपति गांधी बचा सा બે ચાર કલાક આગળ થી કરે થાય છે પૈસા પેટા કરવાના જમા મૂંઝવણ માં છે મું છે મોક્ષ માં જવાનો વિચાર છે સરદાર બાબુ નથી સરદાર બાદમાં જવા માટે થાય છે અને કયા માર્ગ ઉપર થાય તો જવાનું સક્રિય બની જાય થાય છે એ જોંડો છે ને કે ઇતટ થાતું ના પણ થાય તો કરો તો શું શું કરો છો અત્યારે અત્યારે ભાઈ એવું કહેનો કે જે પણ સેવા સંસાર જેનું શું હોય છે સેવા છે એને સેવા માં આવી છે કે થોડી સેવા જેમ કે કરીયો તો કરી શકાય સેવા કરે છે સેવા કરવાનો ભાવ છે યાર કાર્યકર્તા છે બસ આ છે યાર કાર્યકર્તા છે એસોસિએશન છે ને જેમાં ધીરસર ધીરસર એમાં ટ્રસ્ટીને બધું છે જેટલા કરે છે ને ભગવાન કે છે અને ઘણું પાણી નહીં પીધું કઈ પણ ભગવાને ચાર પ્રકાર નું ધ્યાન કરે એક પ્રકાર નું ધ્યાન કરે તો એ ધ્યાન મોક્ષ લઈ જાય એને શુક્લ ધ્યાન કહ્યું ભગવાન ધર્મ ધ્યાન જયારે વર્ષું હોય ભગવાન નું કહેલું આ લોકો કરે છે કે ધર્મ ધ્યાન ન હોય આ લોકો માને છે એ ધર્મ ધ્યાન ન હોય ભગવાન નું કહેલું ધર્મ ધ્યાન ને લોકોનું લૌકિક ધ્યાન ધર્મ ધ્યાન તો એ લીધા ભગવાન અને લૌકિક ધર્મ ધ્યાન થાય તો મનુષ્ય મનુષ્ય અને આત્મ ધ્યાન થાય લોકો ઉપકાર કામ કરો કેવાય મનુષ્ય પણ પાછું અને ધંધો પર પણ ચાલ કરનો પી આવશું ઘર પેને બોલું જ ના ધંધાને વિચાર નથી ધંધાને વિચાર નથી ધંધાનું ઉછી દીધું બોલું કેમ કે એ તો રીમટી દેગે 20 59 નું પણ લેતાય એ થાય બોલ તો મોગળી બડ થઈ ગયો અને પછી જેનું સકપણ જીવા કરવાનો હતો તું સપતે એ જઈ દે જઈ દે એ ચિત્રાથી બોલો તો બહુત બોલશે મોગળી લીધી પેના પેલા ભગવી લીધી છે કે રૌદ્ર ધ્યાન રૌદ્ર પૈસા ભેગા કરવાની ઈચ્છા થાય છે આવે કેવી કાઢેલો ભગવાને કહ્યું ચાલીસ ચાલીસ મીટર લાવ્યો છું મનુષ્ય ના જાય એવા વિચાર મનુષ્ય જતો ના મનુષ્ય પણ મરે એવા વિચાર જવું હોય સીતા અંદર જવા દે સિક્કા વગર અંદર જવા દે મકમા હાજે